વિચાર કર્યો હશે કઈ બોલવું જોઈએ ને બનુભાઈ મહારાજ કેવી છે કોઈ ભૂલવાની ન હોય આ શીખવાડે નક્કી કરી રાખી છે ને આ તો નિત્ય વાત છે નિરંતર કેટલી નફલાય છે બોલો આપડે સાધુ થયા સાધુ કફ લો સાધુ તૈયારી માં હોય તો તૈયાર કેવી થાય માસ્ટર ભૂલો પડે તો વિદ્યાર્થી કેશ્ન વેચી જાય ધ્યાન કરવો પડે તેનો વિલંબ નથી જણાતો શું મરી જવાનું પછી વિલંબ નથી જણાતો એને મેલ કરવો જોઈએ ને એ આપડે બેઠોથી કરી આપડે તો વિલંબા તો જણાતો તમે આ કરતા જો તમે ગૌર લગભગ ચાર પાંચ વાગે મને વાત કરતા મળી જાવી જવું એમ નિરંતર અનુસંધાન થાય ધર્મશાળામાં ઉતર્યા હોય ક્યાંક જાય અલીભાઈ આ કર્મચારીઓ ખોટા છે ફલાણું આમ છે ત્યારે બીજો હું કઈ મૂક ની પંચાયત હવે ઘરે ઘરે છે એમાં કર્મચારી હાચો કર્મચારી ખોટો આપણે જ્યાં એની પંચાયત હવે આની યાદી અને એમાં હું તમને કહું તમને ગ્રસ્ત ને અનુભવ હોય વધારે છોકરા પે થી ચાર પે જેટલા હોય એટલા એ મને અવળા એનું છે ને એને કરવું છે ડબડબ ન કરે અને જો કરે ને તો બેહોશ આનવું ના કરે પછી મન વાળવું પડે કે ન વાળવું પડે જો આપડે આ જગત માં રેવાનું નથી મને ઘણી વખત આ તો હું એકલો એકલો યાદ આવે આખરી બધું છે ભાઈ કિલ્લા ની અંદર પાંડવો ના કેવાય ખરા પણ ખંડિયાર છે તો આપણું ગઢિ રે ભાઈ નિત્ય નિરંતર અનુસંધાન આપણે બધા નીચે હું બેઠો છું મતલબ કઈ કોઈ નથી બોલતા કઈ બોલતા નથી ઓચે જઈને આવો છો અને આમ કર્યું અને આમ કર્યું જોકે જયારે ઓછું છે એટલે હારું છે પણ લાયું હોય એકલોને એકલા ને આ અનુસંધાન છે પાછો કે મારે કઈ મરી જવું છે મારે આ પંજાદ કઈ ભાઈ મરી જવું છે ને પંજાદ હોય આ આપડે શું કરું કે આપડે એનો આંદોલન આપડે મતે પછી એમ જ નિશ્ચય જણાય છે એમાં નિશ્ચય જણાય છે એ તો એમજો તરીકે છે નિશ્ચય જણાય બેલાતું નથી એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણ માં આપણે મરવું છે આ ઘડીએ આજ ક્ષણ આપડે મરવું એવું અનુસંધાન આપડે રેલ છે એને એવું થાય કે જીવો થઈ ગયા ધોરણ એ ડાક્ટર ને બોલાવો હોય તો भगवान कायम जो आपने के विचारे ભગવાન માં ચોટે સુખ દુઃખ રાજીપો કોર્વક્રિયામાં એવી રીતે વર્તે છે એ શું એ તો એ રહી જાય રાજી ભગવાન ભૂલી જવાય રાજી પો કુરાજી પો આ જીવ ને ધાર્યું થાય ત્યારે કેવો આનંદ માં હોય એમાં મારું બોલી જાય શું ભૂલી વિચાર કરજો આ જગત આખા માં તમે ધર્યું હોય કે આ વેપાર કરવો આમાંથી ઓછા માં ઓછા દસ હજાર તો મળશે કેટલો આનંદ આવે એટલે રાજીપો આવે તઈ આમ આવે આને છે તમે જાજા પગે લાગો ને વખાણ મંડો અમારા કરવા આ ત્યાં રાજીપો માલીબા એકદમ છલકતો હોય માલી બા આપણે હરા સાધુ જઈને આપણે આમ જઈને આપણે આમ જઈને રા અને કુરાદીપોરા એટલે શું હોય બીજા નો વાઘ ને એવું કાઢી કુરાદીપો એવું દેખી ને મનમાં કંટાળો આવ્યો હોય શું એટલે બધા ભગવાન કારણ કે એમાં અવ્યક્ત અંદર હું ડાયો છું ને આ બધા મૂર્ખ છે એ છલકાઓ છે એ છલકાઓ માં બોલી જવાય ભગવાન એમ કે ઉમરાજી થ અથવા ગુરાજી થઈ ભૂલાય નહીં હારું કમાય બાપા બાપા કરે તો એવો આનંદ માં હોય ને એમાં મરવાનું ભૂલી જ હોય ભગવાન પોતે અલગ ખાઈ ધામ માં લઈ જાવ તો ના હમણાં ખરે એવું છોકરા હારા છે કોઈ મરવાનો ભાવ ન થાય રાજ્યસભા કુરાજી અને એમાં પાછી વૃત્તિ જેની રે મહારાજ કે આ શીખવાનું છે પાંજવા ના કયા હવે કઈ ભૂલી જાઓ ને બીજું એમ છે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપડે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે હવે શું રહે તમારે કેટલું થયું ને કેટલું બાકી વિચાર તો કરવો જોઈએ તમને તો રે આમાં કોક ને રહી છે દેખું છું એને કઈક સમજાતું હોય ને એને એમ ઓળખીતું જાય પૂણી છે પેલી પૂણી મારા ઓળખી જાય કે આવડે વિચાર કરે છે કઈ ખરેખર રાખવા જેવું જો સાધુથી આ બે ત્રણ વર્ષથી મને અને વચ્ચે અનજાતો હતો મોટા સાધુ બેઠા હતા અને એવી વાતો કરતા હતા એમ થતો આ સરવાળો આપણે કેમ રાખશું ભાઈ આટલું કામ કર્યું ને આટલું બાકી એનો સરવાળો કેમ રાખવો એ કાલે બાજુ પૂરું થઈ જાય એવું ન હોય શું आवड़ा तो वरदार एक क्लास मैं पूरा क्लास आने पूछ मार्ग क्लास पूरा मुको ये थे मारे कहवाजू कारण के मैंने तरत यद आ સ્વામી નારંદાજી વાત કરતા હતા હું અજાન વાંધતો હતો આજ હતો સરવાળો મૂકો છો કે નથી મૂકતા ના પેલા નક્કી કરી રહ્યા બેરોજ આજ આવી જઈ સરવાળો આજ આવો જોઈએ હવે એ સરવાળો મારો અત્યારે કેટલો છે એ નક્કી તો હું જોઈ ને એ સરવાળો તો ઘણો આગો છો નજીક નથી બીજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિભાવ્ય તે ને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદાલે સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહ નો ભાવ છૂટે ને भाव छूटे झटको लिये देह भाव मटी जाए अमर वर्ताल भाई जूना जमा आ सत्संग शिक्षण વ્યવહાર શીખાય મોક્ષ માર્ગ શીખાય બધું શીખાય બીજા એ સદગુણ હોય એની મેં પ્રાપ્ત થાય એ આખો મોટો સભામંડપ વર્તાલનો વજમાં ત્રણ ચાર ફૂટ આમ ના ત્રણ ચાર ફૂટ આમ એવી એક ચોકી હોય લોખંડની એની વજમાં ત્રણ પાયાની ઘોડી એની ઉપર એક કોડિયું હોય અને એનું પૂરવાનું એ દિયા સમૃદ્ધિ નો એમાં ચાર દિશામાં ચાર વાતું રાખ ખાંજે જેટલા ભણનારા દીવે આવે વાંચવા નોખો દીવો કરાય દી નોખો દીવો કરાય એટલું એડિયું વળી જઈ નોખું કરે તો ગ્લોભ કરો કરો જે કોઈ પછી આપડા કુંડાળું વળી કુંડાળું વળી ત્યાં ઘોડી હોય અને ચોપડી હોય પછી નું બેઠવું પડે કારણ કે આગળ ત્રીસ ચાલીસ ભણનારા હોય તો ગુંડા કરવું પડે એટલે બી આઘી પડે ને પછી આમ કરે અક્ષર ઉકલે પછી અક્ષર ઉકલેખવાનું હોય વંચાઈ ગયું પછી વળી પાછું જોઈ લે વળી ગોખે બાર બાર વાગ્યા હોય તે ભણતા આ લાઈટ નતી આ જાવડા ભરનારા ને સગવડ જોઈએ એમાં વાંચે કોઈ પછી એમાં વારા હોય માટીનું એ કેટલું હોય નાનું ઘડું લવું એ અઠવાડિયા અઠવાડિયા વારા આવે કેમ ચાર દિના ચિંતા હોય કે એમાં કેટલું એટલે અત્યારે જાય દિવસ માં પેલા જોવા જેનો વારો હોય બે અવાજ ન દેવો બે દાડે આ ક્યાં આવ્યો ખાલી બધાને આરામ કર્યા હવે આમાં કોઈ ને શિક્ષણ મળ્યું તમને હ બાદશાહી નું મારા બાપ એમાં દ્વારકા જીવન દાજી નાની જીવન દાજી એ ફરીયો સ્વામી આ ના ચેલા બે બે આમ બેઠેલા હતી આમ તો એ બેલા બે હતા ફાદતા જ હોય તમારે ભરા ભર્યો અને આ દિવે ભેળા થઈ ગયેલા મળેલો એને પીળી પટ્ટી કિનારી એટલે હરું લાગેલા ઓઢી બેઠેલા ગોપાલ જમદાજી બાજુ પર એ ખબર નહિ એમ વાંધતા વાંધતા ઓછા કરે એમ ઓલિયા ને ત્યાં જોનું આવતું હશે એટલે ખબર ન રે ખબર પડી કોને તી ફરી આમ ગોખે હું જાણતો જ નથી હો અને બેની લડાઈ થઈ પડી હમ લડાઈ થઈ પડી બીજે ત્રીજે દિવસે પાછા ગોપાલોપાલ પહેરીને આવ્યા આને મગજમાંગજમાં એટલે તૈયારી કરી હરખું કરીને વચમાલી ઉભા એકદમ ગયું ત્રણ ચાર હાથો થી ફરી દઈ એટલે પછી ઉભા થઈ ગયા પટ્ટા પટ્ટી બોલવા પછી તો પછી ન હાલ દે ત ને રાજી કુ રાજી મરવાનું અખંડ નું શમદાન છે તો આ તોફાન હા હું બ્રેક લાગી જાય નબળા માર્ગ થી બેક લાગી જાય જો આ યાદ હોય તો નહીં તો પોતાનું ડાપણ કયા ફરિયાદ કરવા માંડે હવે બોલતો નથી એને પેલા તો મારી લેતો પણ હવે કઈ નથી કરતો તેમ તેમ આવડે જાણે કે આપડે ડાયા છીએ કહીએ હું હાચું કઈ બિચારા ખબર જ ક્યાં છે જે ઊંઘીને ઉભા થાય ત્યાં પોતાના ડાબણ ની વાત કરે જરૂર મુકાવી છે તમારે છોકરા જેમ થાય એટલે તમારે મૂકી દેવું પડે જે ડાયા હોય ત્યાં લગી તમે આખો અમારે ધાર્યું કોક ન કરે ત્યારે જાણી જ્યાં હોય ત્યાં શાંતિ રહી છે રાજી પોજીપો ખબર પડી રાજી પાણી દેહભિમાની થઈ જાય રાજી પામા દેહભિમાની થઈ જાય જો અને ત્રીજું એમ છે અમારા મનમાં પંચ વિષય ની વાસના ટળી ગઈ છે કે નથી ટળી અને એમ જાણું કેમ થાય છે ત્યારે લખે ન હોય એમ અનવિશ્વાસ નું નિરંતર અનુસંધાન રહે છે એટલે ઇન્દ્રિયો માં તપાસ કરે રાખવાનો પોતાના મન ઇન્દ્રિયોમાં વાસના ટળી ગઈ છે કે નથી ચડી એનો વિશ્વાસ ન કરવો એના પંચ ઇન્દ્રિયો નો ભલે એને જીત્યા છે તો વિશ્વાસ ન કરવો એમ કે સરવાળો એમાં નર્યાદ કરી ય વિશ્રમ બાદ ચિરા ચીરણમ તસ્કંદ ઐશ્વરમ ઐશ્વરમ ઈશ્વર મહાદેવ એમણે જરાક મનનો વિશ્વાસ કર્યો ત્યાં ફેર પડી ગયો चौथु एमजे मुक्तानंद स्वामी मोटा मोटा साधु तथा हरिभक्त नहीं है आने आने आती टी एम सर्वे नाम जया करो કનુભાઈ મોટા સંત અમે જઈને આમ અમે તો મોટા સંત પુરુષ એટલે એને વાસના કે રહી છે એ મોટામાં જોઈને જોયા કહ્યું અને ચોથું એમ છે મુક્ત સ્વામી આદિ મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે એને પંચ વિષય ની વાત ગઈ છે કે નહીં અને આને આની વાત ના ટી છે અને આને આની નથી ટળી સર્વે ના હૃદય સામે જોયા કરું ભગવાન ના આવે તો ભગવાન ના હોવાના આપડે કઈ નહી કરવાનું તમારી વાત બરાબર છે પણ આમાં વાત વાંચો ને તો શિજી મહારાજ બોલે છે આમાં મુક્તા મુન બધા હતા ખરું આ અધિકાર છે આ હું તમને ટોટું વધુ ને જોયા ન ખરો એટલે ક્યાં જાય બધું મારે અવગુણ લેવો જ પડે તમારો શું પણ અવું ગુણ નથી હેતુ છે તમને સુધારવા પછી તમે તમારું દર્યું કરો અત્યારે અમે મૂકી દઈ એ બદ આપણ કરવા હું ડાયો છું એમ એટલે ગોવિંદ મેઘઝી ભગત જુનાગઢ માં આમ જોયા કરું કે આને આની વાસના છે ને આની ટળી ગઈ આને આટલી ટળી છે આને આટલી ટળી કોણ બોલે સાથે જ એનો હક એને આશી આવીને બેઠા તો એને તૈયાર કરવા જોઈએ ને એટલે પણ અવરું પડે એટલે એટલું કરતા કરતા અમને કેટલું કરતા કરતા અમને કે અમારે નથી કરવું બી હલો ત્યારે આવડે બો હાર રાજી આપડે હાલ તમે રાજી થવા એટલે એક જન્મ બે જન્મ પાંચ જન્મ દસ જન્મ અને જેટલા તમે મજબૂત હશો એટલા સાધા જન્મ પછી કેટલા લેવા ક્યાંય લેવાકી ગયા ખુશી છે ભગવાન આપડી આડે બે હજી હોય વિચાર કરો ભગવાન પર બ્રહ્મ તત્વ ઈ આ બ્રહ્માંડ આવે રસ્તા માં બ્રહ્માદિક પાસે નો રોકાણા ઇન્દ્રાદિક પાસે એટલે મારા મન ને ઉદાસ કરવા જો ધારું કે આની બેવું ક્યાં રહેવું તો અહીંયા રેવાયા છતાં એની ઉદાસીનતા ને આજીવોના કલ્યાણ માટે એવું કહે છે મોટા પુરુષ પાસે એટલે આપણે ડાયા એનું ધાર્યું કરીએ તો નાના કહેવાય શું કયો કેમ ધાર્યું કરાવી આપડે ધાર્યું ઊંડા ઉતરો તો આ દેખાય ત્યારે સંસાર થી કંટાયા છે કોઈ કંટાયો નથી તો પોતાની પ્રકૃતિ નો ગુણ આવે ક્યાંથી પોતાની પ્રકૃતિ સારી લાગે છે એ કંટાયો થાય છે ના કંટાળ્યો નથી છૂટ કેવી રીતે મુવાય કેવી રીતે હજી તો દેહ દેહ ના સ્વભાવો એના પાંજરામાં પુરાઈ ને ગયા છે એ મુક્ષુ ને ક્યાંથી કહેવાય આ તો વાતો અમતા ભેલા જ્યાં હોય એટલે ઘી કરીએ છીએ હ તમે હરવાજો છે બાકી મુક્ત સ્વામી નો ભાવ હતો ને મહારાજ ને એટલે એના દોષ જોયા કરતા જો મુક્તાન સ્વામી નામ લેજો કે લઈ જા એટલે એ દોષિત હતા રાજી થાય સ્વામી ને વાતો માં કે મોટા પુરુષ જયારે કાંઈ નોકે ત્યારે જાણવું કે આપણા નશીબ ફૂટ્યા આવે જ્યાં જયારે ટોકે જયારે પ્રેમ જયારે એના હિતને ખતર પણ અભાગ્ય ને એમાં જ આવડવું પડે આટલું કરતા કરતા અમને કહે નો આ નિરંતર અનુસંધાન રેજો આ તમે બધા બેઠા છો આની પાસે બેઠા બે તરફ અમારી દ્રષ્ટિ હોય આનું કેમ ભલું થાય આનું કેમ ભલું સંસારમાં ભગવાન એનું ભલું કરે એવા સ્વ એના કેવાય એ અમારી રાત્રિ દ્રષ્ટિ હોય એમાં નજીક થાય અને ટોખાય જરા છે તે રહેતા હોય ત્યાં બચકારાય વાહો થબાણીએ પાછો આવે આવે તો કેવાય નવાય નહી અને આવડે તો કઈક માને બોલજો જો આને આની ટળવી છે અને આની નથી ટળવી એમાં પાછળ શું લઈ જુ કરવું એમ નથી લીજો જોયા કરવું છું એમ લીધો જો એટલે શું ભગવાન જોયે આની ખામી આ છે એટલે દૂર કરવા માટે જોતા હોય એમ જોયા કરવું એમ નથી લઈ છો કરવું કરવું છું એટલે હું